મહારાજ નું હરિ કૃષ્ણો પણ તે કોઈ સમજામાં આવ્યું નહી ત્યારે साख्य शास्त्र करता उपाधि विराट सूत्रात्मा अव्या एक बने वर् सकते गर्भ रुचि चोवीस तत्व कही जीव ने कहतेश्वर ने कह पर छवीस कहते हैं તે વસ્તુ સત્ય છે અને યોગ ને મતે ચોવીસ તત્વ થી પર જીવ ઈશ્વર છે અને તેથી પરમાત્મા છે તે સત્ય છે એવી રીતે પરમાત્મા ના નામે તંત્ર કર્યું તેને વિશે એમ પ્રતિપાદન કર્યું છે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તે પોતાના અક્ષરધામ સાકાર મૂર્તિમાન રહ્યા છે અને તે ભગવાન સહિત છે ને શંખ ચક્ર ગા પદ્મ ને ધરી રહ્યા છે તથા વિશ્વ સેના દે પાર્ષદ તેને સેવા છે અને એવા એજ ભગવાન ઉજવા યોગ્ય ભજવા યોગ્ય અને પામવા યોગ્ય છે અને તેજ ભગવાન રામ રામકૃષ્ણ અવતાર ધારણ કરે છે અને વાસુદેવ તેજ પંચરાત્ર તંત્ર ને નારદજી એ કર્યું ત્યારે તે નારદ પંચરાત્રે એવી રીતે ભગવાન ના સ્વરૂપ નું પ્રતિપાદન કર્યું છે કોઈ રીતે સંશય રહ્યો નહી તે માટે શ્રીમ ભાગવત માં કહ્યું છે નારાયણ પરો યોગો નારાયણ પરામ તપ નારાયણ પરા જ્ઞાન નારાયણ પરા ગતિ તથા પરાવેદા વાસુદેવ પરા મખા વાસુદેવ પરા યોગા सुदेव परसुदेव परम ज्ञान स्वरूप नुज वर्णन स्वरूप नुज प्रतिपादन कर स्वरूप ने समझे ज्ञा कहवा दूध थे नेत्रे जुवे અને એમ જાણવું છે સંપૂર્ણ જ્ઞાન અને એમ જાણવું તેને સંપૂર્ણ જ્ઞાન કહીએ અને ભગવાન પણ એમ સમજે જ રાજી થાય છે પણ પરમેશ્વર રાજી કર્યા બીજો ઉપાય નથી માટે એવી રીતે સમજે તેજ જ પૂરો જ્ઞાની કહેવાય અને ભગવાન પણ તે ઉપર જ અતિશય રાજી થાય છે ભગવાન નું સ્વરૂપ કીધું પણ બધા સમજવામાં આવ્યું નહી પછી મહારાજ કપિલ દેવ ભગવાન એવી રીતે વેદ માંથી ભગવાન નું સ્વરૂપ સમજ્યા કે ચોવીસ તત્વ છે અને સાંખ્ય શાસ્ત્ર માં તત્વો કીધા છે એટલે કપિલ ભગવાન એમ સમજ્યા કે જીવ અને ઈશ્વર ચોવીસ તત્વ જુદા રહી શકતા નથી વેદ માંથી કહ્યું ક્યાં નારાયણ ભગવાને પોતે છે એ સમજાણું નહીં એમાં કઈ આપડે આગળ ના જઈ શકીએ જોશી ભગવાન તમારે ગોવિંદુ શું છે બાપુ તોડે તો છોકરા હું હું સમજા કચરો ભાઈ જશે એટલે તૈયારી કોણ કરવી જોઈએ તૈયારી ઘડીએ તમારે રસોઈમાં લાડવા બનાવવા હોય તો અમદી રાખો કાલો લાડવા કરવા એમ બોલાવી લ્યો પણ લોટ હોય નઈ કોલખ નથી આપડે બધા ભેળા થાય છે ભગવાન મેળવવા આપડી પાંચ સાધન કેટલા એ ભગવાન મેળવવા હો જોયું કે ના એવું છે તમે તો સાધુ થઈ ગયા હોય આ વાંધો જ એટલો છે સાધન નો ઉપયોગ લેતા આવડતો નથી જેની પાસે સાધન છે એને વાપરતા આવડતું નથી સાધુ ના બઉ નો આવડતા કરવું પડે એ ગુજરાત પ્રદેશ માં માલપુઆ બનાવે દુધ પાક બનાવે માલપુવા કેવા થાય મેં તો જોયા જ નથી માલપુવા કેવા થાય મેં તો જોયા જ નથી ત્યાં સાધુ હશે તો બઉ મેઢા કેવાય અરે બાળો ભોળો સાધુ આમ બાળા ભોળા પેલા બે સાધુ તમને કોઈ માલગું આવે તો એ બાળો ભોળો અરે મને આવડે કે મેં જોયા કાઢાશે આવડે નઈ તો લોટ પલાય કર્યું પણ બીજા સાધુ હરા પેલા જાદુ ના બગાડી થોડુંક કરી પછી બીજું કરી દે હા તૈયાર હતું એ કરાયું નાખી દીધું લોચો એમાં સાંખ યોગ વેલાન્ટ પંજરાત્ર ચાર શાસ્ત્ર કરી નિર્ણય કરે તો ભગવાન નિર્ણય થાય એમાં એક ઓછો હોય તો નિર્ણય થાય નઈ એમાં કહ્યું બીજું કઈ સાંખ યોગ વેદાન અને શું ચાર બરોબર બતાવો તત્વો ઈ અમારે નથી જવું એ આ શું કે છે આ શું કે છે આ શું કે છે ના શું કે ચાર શાસ્ત્ર કરીને ભગવાન નું સ્વરૂપ સમજાય એટલે આ જો હમ જેટલું અધુરું રહે નાશવંત જગત માંથી છૂટી ને જોડાવું ક્યાં એ સમજાવે છે બંધરાત્રાસ્ત્ર એમની ઉપાસના ની બતાવે છે અને વેદાંત એ ભગવાન સર્વત્ર વ્યાપક છે અંતર્યામી છે એવું ભગવાન અવગુણ્યા માણસ કબૂલ ન કરે એ વાત જ નથી તમે બીજા ચડી ગયા છો ભક્તિ ના સમય જીવને ભગવાન ઓળખવા હોય ત્યારે જગત ખોટું કર્યા વિના ભગવાન ઓળખતા નથી એટલા માટે સાંખ્ય જરૂરી સાંખ્ય છે વિષય અભાવ કરાવે છે જગતને ને નાશવંત દેખાડે તૈયારી ને માણ ખબર છે સાંખ્ય છે જગત નો અભાવ કરાવે જગત નો અભાવ વિના કોઈ દિવસ ભગવાન તરફ જોડાવાતું નથી આલોક માં રોટલાનું બટકું લેવું અને એક શેરડીનું બટકું લેવું શાક ઠેકાણે અને પછી ખાવું જોઈએ રોટલાનું બટકું લેવી અને શાક ઠેકાણે શેરડી નું તો કઈ ખાવું નહીં ખબર ને એક છે ગળવાની વાત એક છે જેને ભગવાન જોડાવું છે એને આ જગત થૂકવા જેવું છે બાદ કાઢી નાખવા જેવું છે પંચ વિષય અભાવ કરવા જેવો જગત નાશવંત છે એ બરાબર જ્ઞાન પેલું મેળવું જોઈએ અને યોગ છે આમાં જોડાવ આમાં નહી આમાં જોડાવ તમે આ રીતે નવધા ભક્તિ કરો અને જોડાઈ જાઓ નવધા નવ પ્રકારે ભગવાન માં જોડાવાય છે પેલું છોડવાનું આવે ને એ નથી મજા આવતી કેમ ભાઈ જગત છોડવા જેવું છે એ કોઈ છોડી શકે ખરું અને આપણા લોકોને વધારે માં વધારા મુશ્કેલી આપણા લોકો દંડવો કરે ફળ ભેટ ગયે હા બાલી મારી રસ્તે પણ હાકા જ સાંખ્ય શાસ્ત્ર આ સમજાવે છે કે જાણી ને જોડે આપણને ત્યાગ્યા કરાવે તમે આટલી મારી સેવા લેવી જ આવડા તો આપણ ને ખાડામાં નાખે છે હવે ઈ આપણે એટલા માટે આપણા આશ્રમ નું નામ શું એટલે શું બોલો ત્યાગ એમાં પ્રધાન હોય નહી આવવાનું છે એને ત્યાગ કરતા છે ત્યાગ ને ભાઈ નો ખાધ્યા પછી કઈ એક બી ક્યાં ખાજા માંડાવે રોટલા દીએ પછી કોઈ દેતો નથી અને આપણને કઈ નો ઓળખે પણ ભગવાન દે ક્યાં તો રે બતા શાસ્ત્ર માં આપણો ત્યાગાશ્રમ છે આવે એને ભોગવતા શીખાયું જ નહીં ત્યાગ કરતા શીખવું તો ત્યાગાશ્રમ નું રક્ષણ પણ આવે એટલું ભોગવવા શીખરે ત્યાગાશ્રમ હોય ત્યાગ જ આશ્રમ જ ત્યાગ નો આશ્રમ નથી આ તો બુલું એમ કઈ સેવા કરો તમારું કલ્યાણ થાય સગા સંબંધી આવે ફલાણા આવે ત્યાં તો કાંદા મેળવીને તમારો સંસાધન લેતા નથી આપણે ઉપદેશ અરે પણ તમારો આશ્રમ જ્યાં દેવા આવે તો ત્યાગ કરવા દોડીને આવે છે ઉગડા ઉજાવડે જમાડે તો તમને આની હામા પગલા લીધા ત્યાં બધા દોડ્યા બધા દોડ્યા હવે તમે ત્યાં આવે છે હવે આને અમને જવું જોઈએ હું ક્યાં આશ્રમમાં જોડાયો છું આવવાનું છે લેવું ક્યાંક પડશે ભોગવવું નહીં આટલી વાત છે ભોગવવું નહીં વધારે સંગ્રહ તો થાય જ ને એક કપડું છે એમ તો અત્યાર રાખવાના થયો છે ને એની જ્યાં ના પડી સાધુ આશ્રમ ક્યાં વપરાય સ્વભાવમાં સરળતા આવવી જોઈએ કોઈ ની આજે કહારો થાય તો સાધુ સાધુ છે એટલે સાંજ શાસ્ત્ર જમતને કેમ છોડવું શા માટે છોડવું અને છોડવા જેવું છે એનું નિરૂપણ શબ્દ ભગવાન માં આ ભગવાન સર્વ સુખ ના સંઘુ છે ઈરાકાર છે હવે બતાવીને પણ સ્વરૂપ બતાવ્યું હવે એને સેવવા કેમ તો બંધ કરાવે ભક્તિ જેટલાક દંડવત કરે કઈ કથા સાંભળેલી પણ કાને બેરો શરીરના ધર્મો અલગ અલગ હોવાથી નવતા ભક્તિ કરી જેને જે અંગમાં ઠીક પડે એ રીતે ભગવાન કરેલા આવડશે તો ભોગ થી કરતા આવડશે કારણ વેશ લીધો સંસારમાં જવાનું નથી શિબિર કરીએ આપડે પારાણી કરતા નથી પારાણીમાં તો જલસા ને ઉડાવો ખાવનંદી ધો નાન લીધો અવે ઇતો જવાબ આપું કેલાસ પરેશનભાઈ આનું આત્માનું નિરખણ દેવું એ પતી ગયું હરગ્વાદ્યમ ચાર શાસ્ત્રો કીધા હા આદ્યમ ચાર શાસ્ત્રો ગયા આ વેદ નથી પણ ચાર વિવા વેદ ના ચાર વિવા એમાં કોઈ કોઈ વિષય હોય કાયમાં વિષય એકા કરેનો મુખ્ય છે તો મતલબ હું જે પ્રોફેશનલ ચાર વિવા છે ચારે બતાવી છે આ રીતે અલગ અલગ બતાવી છે કઈ અલગ નથી બતાવી બધા એનો એક જ સિદ્ધાંત છે એક થી બીજો છે એ તો આ નો હમદાર ઢોપી ગયા ત્યારે હું કઉ છું હાજાફાર હોય ને લાકડાના વિંધુ હોય ઢોલિયા ને હરિભગત નો વિષય નથી આ વિષય આપણા લોકો નો છે આને તો આપડે એમાંથી આ વસ્તુ બતાવવી અને નો બતાવતા આપડે કેવું ભાઈ અમારો વિષય નથી પણ ઓછા આજા બાળ ઉતાર થઈ જોશી જેવા બેઠા હોય તમે કઈ સમજો છો એટલે હું કઈક બોલું છું આપડે બોલાય અને ખડાધુઓમાં એની પાસે બેસે ત્યાંથી આ જ્ઞાન પ્રાપ્ત થતું દિવસે આ પાડી એટલે પછી કોઈ કર્તવ્ય જ નહી હોય જો વાસના ઓછી કરવાની હે એ તો છોડવાનું નહીં પાણી જોડા વસા શિક્ષકો નિશાળ માં આ દુનિયા મું સરકારે એવા જ આ બધા પેદા કરવાના એમાં છોકરા નો વાંચે શું બિચારો પાસ થાય ન થાય છોકરાની બુદ્ધિ છું આટલા છોકરા સમજે છે આટલા નહી સમજતા હોય તો એને માટે ઉઠલાવી પાછો બોલે શિક્ષક શિક્ષક તમને જ પૂછ તમે દુકાનો ઉપર ઘરતલિયા રાખો આવડતું હોય એને પાંચ રૂપિયા વધારે દેવ અને જાડુ જાડુ ટીપે છે પણ અસાધારણ હારો ઘાટે ઘડવા આપો તમે તો નુકસાન હા હું જાણો કે ઈ અમે આવડા જાણીએ તમે જાણો છો ને બધું અમે જાણીએ કે આ જગત બધું અત્યારે આમ જ આવે છે એમાંથી બીજી નીકળે તમે અમારી પાસે આવ્યા તમને જગત ખોટું ના મનાય ત્યાં સુધી અમારે દાખલો કરવો પડે પછી ભગવાન માં કેમ જોડાવું એ રીતે બતાવવી પડે હું જાણું બધા બતાવતા રાજા આવી ગયો રાજા કોણ કેવાય ખબર બેઠા છે ને ખોટો પડાવવાના રાજા રાજ રાજ બરાબર દેખાય આ રાજાઓ અને આગલા રાજાઓ જો એના ઇતિહાસ આવે છે અને એના જે છોકરા જન્મે રાજાશાબર સાહેબ કુંવર સાહેબ હવે નાનાથી કુંવર સાહેબ કુંવર સાહેબ આવે એમાં રાષ્ટ્ર ના રક્ષણ તો અંગ્રેજ સરકાર લગ આજે ફર્સ્ટ ક્લાસ ના સ્ટેટો એના છોકરા નું ઉપર જતા વેલાયું તારા રાજ ચલાવ્યું છે ફરજિયાત ભણાવો કેવું બાર ઉપડાવેવલવાર ઉપડાવે ઓલા ઉપડાવે કેટલું કરે કારણ કે કુંવર સાહેબ ફાયદા થોડીક બેઠી અત્યારે કોઈ દડે કુંવર સાહેબ કુંવર સાહેબ કાઢવો ક્યાંથી અત્યારે એ જ બિચારા કુંવર સાહેબ એટલે સ્વામી ના સાધુ એટલે એને આપડે દેવાય તો નહીં સાહેબ તરીકે પૂછે છે મારો એક શુક્ર થઈ ગયા અમારા ગયા ન બોલું પણ લગભગ આ થઈ ગયો અને જેની માથે જવાબદારી એની પર કઈ ફરજ હશે જ નહી હોય એટલે એ કહેવાય કઈ બ્રાહ્મણ ના ઘેરે જન્મો એટલે બ્રાહ્મણ જન્મ ના શુદ્ર પછી જયારે બે બીજી વાત જન્મો કોઈ લો જન્મો જયારે શુદ્ર હતો અને પછી ત્રીજ બીજ વારો જન્મ છે પછી વિદ્યા ભણે ત્યારે વિપ્ર કહેવાય ભગવાન અને વેદમાં તો ભગવાન નું સ્વરૂપ બહુ રીતે વર્ણવી ને નારાયણ પોતે પોતાને મુખે કહ્યું છે નારાયણે પૂજ્ય પોતાને મોઢે પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અને વેદ તો ભગવાન સ્વરૂપ બહુ રીતે વર્ણવીને નારાયણે પોતે પોતાને મુખ્ય કહ્યું છે પણ તે કોઈ નહીં સામાન્ય જનતા અથવા ગમે એવો હોય જગત આખું માયા માંથી જન્મ એ ભગવાન ને ઓળખે કહે એટલે સાંખ્ય શાસ્ત્ર માં અવતરણ ભગવાન કર્યું સાંખ્ય શાસ્ત્ર એટલે કપિલ દેવજી આ ઉપદેશ આપ્યો છે સમાજ ને એનો જે ઉપદેશ એ સૌ શાસ્ત્ર એ તો ખરું એને ભગવાન માં પણ એ ભગવાન કેવા છે એ પછી યોગ શાસ્ત્ર વર્ણન નથી કર્યું પછી વેદાંત શાસ્ત્ર આવ્યું ઉપનિષદો એ ભગવાન આવા વર્ણન કેવી રીતે જોડાવો એ પંચ રાત્રો લંખાવ છો એ રસ્તે જવાની રીતિ બરાબર બતાવી આપડે તો એને લુગડા બદલાય કહી રાખવું ખુશી ની વાત ભગવાન મળી જાય જડી હોય અને ઘાટ ઘડી કરવા હોય કીર્તન માં પ્રેમાનંદ સ્વામી લખ્યું જડીયા વિના નરે શ્યામ જડીયો જોઈએ ને આમાં જીના થાય છે અરે હવાર માં ઉઠીને વેલો બોલતો દોઢ કલાક થતો મને વાત માર્યો તારી મારી ગઈ ભગવાન માં જોડાવાના કીર્તનો છે કેમ જોડાવ અને જગત કેમ ખારું થાય પણ એમ લેવો બોલો આચાર્ય છે કપિલ મુનિ તેને એમ વેચાણ અને વાંચે તો એની મેળે હું એવું ના મળે એ તત્વ જ્ઞાન છે બોલો વાત તમે ના પડો એ તો એમાં ચોવી માં કયા તું એમ બંધ કરો એમાં કયા તું ફક્ત મેં સમજી ને સમજી ને કોઈ તંત્ર એ તો ક્યાંક જોવામાં આવતો નથી આપડે સંપ્રદાય ના હવે ટ્રેન થોડો થોડો સમજાવનારું આખા સંપ્રદાય કરતો હોય અંદર નું કઈ તત્વો નું રહેશે સમજાવ્યા કે કોમર્સ માં એટલે વિજ્ઞાન બધું જ્ઞાન જાણતો હોય આ આપણી બુદ્ધિ નો ઉપયોગ કરવો થાય જરાક નિયમ લીએ એને પ્રભાવે અંદર ઉજવું થાય એ બીજે દાડે બીજું પાછું લેશે નકરા પ્રસાદ નો જ મહિમા ખબર નારાયણ પાસે જવું એને તમને કરવી શીખવાડી કે ભાઈ તમે આજના નિયમ પાડજો પાછા સાંજે બોલે તમારે પોપટ બોલે બોલી જાય શ્રી કૃષ્ણ નારાયણ વાસુદેવ ના સ્વરૂપ નું પ્રતિપાદન કર્યું છે અને એ ચાર શાસ્ત્ર કરીને જે ભગવાન ના સમજે જેમ દૂધ છે પણ રંગ છે ચીખું છે કેવું છે આખી ને જ્ઞાન થાય આખી ના થાય ત્યાં તો જીભ ને અડું જાય એક ઇન્દ્રિય કરી પણ એક ઇન્દ્રિય કરીને દૂધ ના સંપૂર્ણ જ્ઞાન ના થાય દૂધ તો આ જગત નો પદાર્થ એનું એક ઇન્દ્રિય નો થાય તો ભગવાન નું જાય આપડે વાણી જ બોલીએ એટલે સંપૂર્ણ ભગવાન ના સ્વરૂપ નું જ્ઞાન થાય છે અને એમ જાણવું તેને સંપૂર્ણ જ્ઞાન કહીએ જાણવું જાણવું નથી એમ જાણવું તેને સંપૂર્ણ જ્ઞાન કહીએ અને ભગવાન પણ એમ સમજે થાય છે પણ પરમેશ્વર ને રાજી કરવાનો ઉપાય નથી માટે એવી રીતે સમજે અને ભગવાન પણ તે ઉપર જ અતિશય રાજી થાય છે સ્વામી નારાયણ વાત મિનિટ હું તો આવડા બોલું હવે એ હસી કાઢે દાંત કાઢે આઠી ને ખંખેરી ને જાય તેની ખુશી પડે એમ કરે તમે એ અભ્યાસ કર્યો તમને કરો નો જ્યાં કરવો એ સામે આવડ્યો પાક માં આવે નથી બરાબર છે પણ દેવ સ્વામી આવે છે પણ હું આ કા કાન જે વિષય ના હોય એ વિષય માં સંપૂર્ણ તો જોઈએ ને પૂછો હોય તે સંપૂર્ણ હોય ધંધામાં સંપૂર્ણ હોય ધંધામાં કળીયું ગાયું જ નથી એમાં એમાં કોઈ આળખ કરતો એના કરતા મારી બેંક ક્રેડિટ વધે એમ તો એકવાર વિશાળ પાત્ર કરી જઈ તો આવડે જ આવડે કઈ રસપોર્ટ આજ તો ધર્મ ગુરુ ને પોતાને તમારું માતા તેડી શું માતા હારે બે કોડિયું બરાબર છે પણ હું કઉ છું એને માતા તેડયા એમાં પાંચ નું ખર્ચ કરે પેલા અમદાવાદ એક ઠેકાણા બે બંગલો ત્રણ માલ પણ એને માતા તેડેલા ભુવા ભેડા થયેલા હવે એને કેમ આમ જાવ જુદા નથી હોય લાંબુ નહીં કહું માતા તેડયા છે